આપડે એવું પ્રતિકણ કરી પ્રતિકોળના અત્યારે એના બધા પોલીસો ફરી ભરે તારે લાગે છે લાગે છે બધી ગાંઠો ઉડી જાય ને હાસ્ય તૂટી જાય જેમ જેમ ઘાંઠો તૂટી જાય હાસ્ય ઉડી ગયું છે ને મોડા બધી જાય શીખોટ ગયો હાસ્ય ઉડી ગયું છે ભાઈ કયા ભાગ ને કેવાય ગમજ નથી કરે છે પડે ખરો એની ઈચ્છા હોય જયારે તમે જ પડી ગયા તો ડિસ્ચાર્જ તો ગુનેગાર નથી સમજી આંખવા જેવું નથી ભાઈ નો પ્રશ્ન છે દાદા કેવી રીતે આપણે કહે છે ઘેરે નિયમ હોવો જોઈએ પોતાને ઘેરે છે તેવું છે નહીં નથી એ છતાંય પણ જોડે એટલું સમજવું પડે કે આ તમે જણાવ અને માનવી જ ના હોય છે કેવું માનવ એટલે બને ત્યાં સુધી અમારે સાચ છે ટૂંકામાં કહીએ મને આ તો જેને આત્મિક સંબંધી કોઈ જાતનું સુખ ના આવતું હોય એને તો સંસારમાં કેસ છે બીજું શું થાય હોય શું થાય કારણ કે આટલી બધી બળતરા બળતરા સચીકમાં નતા આવ્યા સચીકમાં આવું નતું વિકાર આવ્યા નતા સચીકમાં વાપરમાં નતા આવ્યા વિકાર શું કહે આ તો કલિમ ની બળતરા લે બિચારામાં પડે છે શું થાય આખો દાડો પડ્યા કરે આમ કોટ ગઈ આમ કે ગમે જ કઈ રીતે આત્માનું સુખ ના આવતું હોય ત્યાં સુધી આપણે એવું ના કહેવાય તમે આમ કેમ કરો છો શું ગણેશ ક્યાં જાય બિચારા જો પશુ હોય તો નિયમ હોય ભેદંધો થયું ભેદ ધંધ્યા વગર ભેદ કરે અત્યારે આના જ્ઞાન ના આધારે બધી શક્તિ જ કરી છે ને પૂર્વે ભરેલી તે કસાય નો કસાય થયા જ્ઞાન છે તો થાય છે ખરા છે ને પછી સોનો હર્ષો કરવાનું લોકો દેખાવ માટે કરવું પડે લૌકિક કરવું પડે એ તો લોક વાતો કરે છે વાત જ્ઞાન નો અપચો થઇ જાય તો પૂછે જાગૃતિ આવરણ આવે છે સ્વાભાવિક તને આમ કેમ શું કારણ કે આપડે જાણતા નવ વાગે પાણી આવે છે શું એટલે પછી તે ટાઈમે પાણી આવું રે નહીં ને પછી બાર વાગે તક નથી આવતું એવું જોશ જોશ એ જવાની હોય શું થાય જોશ થયું કે તમે દર ગોળ એવું તમને દર ગોળ ના થાય તમારે જાગૃત આ તો ઉપયોગ નહીં તેને લીધે ભૂલો થાય બાકી ભૂલ ઉપયોગ થાય ભૂલ નહીં થાય શું કયું દરેક માલ વેચીએ છીએ દરેક માં નફો રહેવો જ જોઈએ એવું ગપો મારી દુકાન માં ખોટ જાય છે તમે જાગૃતિ નહીં કેમ ના રે આ મોટો વેપાર છે આ તો પોતાનો વેપાર એમાં દરેક વખતે ઉપયોગ ના થવું જોઈએ વખતે પાંચો કલાક થયું તો પ્રતિક્રમ કરવું પડે તો ઘુસાઈ ગયા કોઈ જગ્યા એ કોરોના પછી તો પ્રતિકરણ કરો એટલે તમને કાતે પડીએ આપડી ભૂલ છે કઈ ને કઈ પુસાદ જોયો ને કેટલા છોકરા વડોદરા માં જેવું દર રવિવારે પુસાદ મળે અમે એક જ ઘેરો કહ્યું કે જોખમ કેટલું છે આવી વિશે તો બધા છોકરા મારી જ ગયા હોય ને અરૈયા હરૈયા હોય હરૈયા એટલે હરૈયા ઢોર હરૈયા એટલે જેનું તેનું ખાઇ જાય જેનું આત્મા આવે ને હું ખાઈ ને ગાયો ભેંસો પેલા ભેંસના ભાઈ હોય છે એમ આ રૈયા આખલા રૈયા પાડ્યા એમાં તને વિચાર ના આવ્યો તારે બેન બેન દીકરી છે તેનો તને વિચાર નથી આવતો ભાન વગર નો જેવો ધક્કો મારશો ને તેમાં પરિણામ ઉભો થશે આ જગત બગાડવા જેવું છે નઈ બગડી ગયું હોય તો સહન કરી લેવું ફરી નવે બગાડવું નહી તો અરૈયા ધોર ની પે છે આવી ને ખાઈ જાય પછી પોતાની છોડી જાય તેને કઈ પડી નથી લોકો બધા અરૈયા થાય શું રહ્યું બહુ જૂથ માણસો છે કે જેને કઈ ગયું પોતાની એ છે શું મહત્વતા સમજાયેલી છે આખું વડોદરા બધું આ બધા મહાત્માઓ છે વિદ્યાર્થી પ્રતિકોળ પાર વખાનો કરો નીકળે નહિ વાત ને નીકળી ગઈ છે ત્યારે વાત નીકળે નહિ પણ નીકળી ગઈ પરિસ્થિતિ કેવી રીતે સંસારિક હોય જ નહિ અમારે દેખાય પુણ્ય બહુ મોટું થાય કારણ કે ભોળા માણસ ને આ બોળા આ કારણના કહેવાય